મનુષ નું મન તો બહુ આ મન ને લઈને ચાલે મન છે તેથી ને ખીચડી જોઈએ આટલી દાળ ભાત શાકી ખીચડી જે હોય તે ચાલે રોટલો હોય તો ચાલે કેટલી જલજાળ ઉભી કરી છે મેળી ના ખો એ મેળવી ખોડે હું ના ખોડું એ આકુલ વ્યાકુળ થઈ ગયું આપડે નિરાકુરતા ઉત્પન્ન થઈ નઈ તો મન ની શાંતિ સાચી બાકી આ મન ની શાંતિ આકુલતા સાથે નઈ કે આખા જગત ની જે શાંતિ છે અને બીજા સાત ગુણ ઉત્પન્ન થશે ત્યાર પૂર્ણ થયું શાંતિ હોય તો તરફાટ થયા કરે કારણ કે આરોપિત ભાવ છે કલ્પિત ભાવ છે આપ સમજો ને પોતાનો સ્વ થયો અલગ નિરંજન છે શુદ્ધ પ્રભુદાસ જ્ઞ હત રોજ નું કરેલું ચેકિંગ બધું કાગરિયા હોય ને જૂના નવે ચર થી રાત ઉપર આઈ જવું જુનું અને પેહલા એક ન્યાય ને તમે નાતા માનતા હતા શું કેતા હતા કે આ હું જોઉં છું કરું છું હું કરું છું જાણું છું એ બે ભેગું હોય ને એક ન્યાય કેવાય કેવું અને હું જાણું છું જોઉં છું કરું છું બાજુ એ નાખી દેજો આ નવે વાત આપડી મિક્સર શું કરીએ આવે શુદ્ધ સોનું મળ્યું પેલું સાસ્યું કોઈ ધાડો મોડામાં ઠંડક નથી આવતી ને આખો ધાડો ઉપાધિ ઉપાધિ પૈસા હોય તો મરવાનો તો છે પછી આપડે કઈ બસાવર નું એક્સટેન્શન લે ના એક્સટેન્શન ના મળે કે મળતું નથી આ કયા મળતું નથી હું શુદ્ધાત્મા છીએ પરમાન ત્યાર પછી પેલું બધું તો પેલું બધું ખોટું સમજ પડે ને એ તો બધું રિલેટીવ છે રિલેટીવ છે પણ આપે નહિ માન્યતા ખાલી હાજર થઈ જાય મરી જવું કરાજર થઇ જાય થોડું આવે છે કે યાદ કરવું પડે અત્યાર સુધી જે જાણેલું હતું અજ્ઞાન અજ્ઞાન કેમ હોય છે જ્ઞેને જાણે ત્યારે જ્ઞાન કેવાય હવે જ્ઞાનક થયા તમે શું થયું તમે સમજાયું નાયક પોતાના સ્વરૂપ રહેજો થોડો એક કલાક રહે છે ઉડતી ગયા અવતાર ગૂચો પાડીને અવતારમાં ભગવવી પડે ભગવાન માટે તો બે દાણ કરવો પડ્યો ગુચા બીજી પાડતા નથી ને જોખમદારી કોની એમાં દંડ કોનો ભોગવે એનો ભોગવે એનો દોઢ મનુષ્ય ચાલુ જાય અને જાનવર પણ આવે પસંદ ના પડે ને મનુષ્ય પણ ચાલુ જાય જાનવર પણ આવે તો પસંદ ના પડે ને જાનવરપણા ની સત્તા વાપરે મનુષ્યપણાની સત્તા નો દુરુપયોગ કર્યો એટલે જાનવરપણું કર્યું તો મનુષ્યની સત્તા એની જતી રહે અને જાનવર સત્તા આવે મનુષ્ય સત્તાનો સદઉપયોગ કર્યો હોય તો ફરી મનુષ્ય પણ આવે અને મનુષ્ય જય જય ના ઉપાય રામ નું કરો કે દશરથ નું કરો કે સીતાનું કરો ગમે તેનું સ્મરણ કરો મન ઠેકાણ હોય પછી ગમે તે પ્રભુ નું નામ દેવ ખૂટી નું નામ દેવ ગમે તે પણ કોઈ શબ્દ આપેલો હોય જ્ઞાની પુરુષ નો તો જીવતો શબ્દ કેવાય બરોબર આપડા કોનું નામ દે છો ભગવાન ભગવાન બને એટલો પ્રયોગ આપડે ઓળખ વાળો હોય તો રાખવા ઓરખાણ વાળા હોય ને આ વાકે જોયેલા હોય વાતચીત થયું એવું હોય તો લાભ થાય ના કરી ના થયેલા જવાહર જે હોય તે કામ કરી આપશે શું હાજર હોય તે કામ કરી જવાહર ડેડ લોડ તો ચાલે નઈ શ્રદ્ધા હોય તો શ્રદ્ધા અખંડ અખંડ શ્રદ્ધા ભગવાન હોય કઈ બઉ બધું ફળ આપે આપડે જવાહરલાલ નેહરુ પાસે શા માટે સહી કરવા જઈએપ્રધાન આપડે એની પાસે જતા અત્યારે કોઈ અભિસંધે અહીંયા હોય ઓળખતા હોય તો એટલે આ તો હજાર હાજર હોય ને તેની વાત કામ લાગે નહી તો આપડે ગેરહાજર થઈ ગયા એ શું કામ લાગે છતાંય પણ ગેરહાજર તમને શ્રદ્ધા દેવ કરવું શ્રદ્ધા હોય કરવી ના હોય તો ના કરવી